શું કરે છે વાત તો સાચી છે ખોટી નથી અને તારે કરવાનું શું પણ આવે શ્રોદમાન માં આયેલો નહીં એ કરવાનું જ્ઞાન જ્ઞાન થવું જોઈએ જ્ઞાન થાય એટલે આપી થાય છે પછી વે કર્મ બંધાય નિદ્રા થયા કરે ગાંધી સ્વામી ખોટું નથી કે સિદ્ધાર્મા પોતાનું ખબર પડશે મારી પ્રમાન ને તો આમ ગૌતમ બેસતા નથી ગૌતમ શાન મારી પ્રમાણે કશું દેશ ની આયો હોય એ જેવું બનાથી અર્થન કરી દે ફાયદો નહીં નિશ્ચર થી કોઈ કોને કશું આપી શકતો નથી આમ બોલવાનો છે આ ચામડાની વાંચમાં શું જોવાનું આનાથી શું દેખાય સર દેખાય પર દેખાય દેજ દેખાય દેજ દેખાય એમાં શું કરવાનું શુદ્ધાર્થમાં દેખાય એટલે બઉ ખરું તો બેન ખાલી પછી પછી ચિંતા ના થાય વરીફ ના થાય ચિંતા ના થાય ઘરી ના થાય દૂધ ના થાય સમાધિ રે નિરંકર તમને સમાધિ ગમતી નથી તમાત સમાધિ એટલે સમાધિ એટલે ચિંતા નહીં થાય ને તમને ચિંતા ના થાય હાઈ વાય ના થાય ત્યારે ભગવાન કે ત્યાં છે ભગવાન શીખાયું છે માસ્ટર વગર છોકરા નથી આવડતું બધું સાચું સ્વીકાર ત્યારે બહુ આવે છે ને આવું બધું કોને સ્વીકારી દે ત્યારે શ્રદ્ધા છે નથી તમે જે કરો છો ને એ જ કરવાનું શ્રદ્ધા આપડે લગાવવાનું નથી અહીંયા નથી અહીં તો નવરાત્ર જ નથી શ્રદ્ધા દેગા શ્રદ્ધા ના હોય પોતાનું મેરે પોતાની મેરે તો જણાવો શાસ્ત્રો ની જરૂર ના રહે જરૂર ના રહે પોતે પોતાની વારે કશું થાય એવું નથી નિમિત્ત વગર કશું બને એવું નથી ઉપાદાન થવાનું હોય ત્યારે બને છે નિશ્ચય વાળી બોલ્યા કેવાય સવાનું હોય ત્યાં થાય છે એનો મૂકી દીધું દુકાન માં કેમ એક પડે ખાતા શું જે સવાનું કેમ થાય છે દુકાન કેમ ધરાવતા નથી એના ફાયબા તો ક્યાં છે આપણને ભાવ ક્યાં ને વ્યવહાર સહિત જ્ઞાન હોવું જોઈએ નીચે અને સહિત જ્ઞાન હોવું જોઈએ વ્યવહારની શુદ્ધતા એ ઉત્પન્ન થાય એનું નામ નિશ્ચય શું કહ્યું વ્યવહાર શુદ્ધતા ઉત્પન્ન કરે એનું નામ નિશ્ચય કેટલા નિશ્ચયના ખાડામાં પડે તે બધા મુખમાં મુખનું ના કહેરાય કેટલા વ્યવહારના ખાડામાં પડે તે ન કહ્યું નિશ્ચય બંને સાથે જોઈએ ગતમતની જે કલ્પના જે કલ્પનાઓ છે તે સદ વ્યવહાર નથી કે નિશ્ચય નથી કે બરોબર ને અને તે વ્યવહાર સમેત જ્ઞાન હોવું જોઈએ કેવું નિશ્ચય નહીં વ્યવહાર સમેત એ કૃપા લખ્યું છે મને એ વાક્ય યાદ નથી આવતું કે નિશ્ચય વ્યવહાર બંને જોશે અને તે વ્યવહાર જેટલું શુદ્ધિ થઈ એટલું નિશ્ચય નિશ્ચય રાત શુદ્ધ છે વ્યવહાર જલ્દી શુદ્ધ થઈ જશે નહીં તો વ્યવહાર શુદ્ધિ કરવામાં પુરસાદ માંડવો પડશે નિશ્ચય ને લક્ષ્મ રાખીને કરવો પડશે શું કહ્યું હા એટલે લક્ષ્મણ બે આમાં નહીં કહેલ એકાંત વ્યવહાર નહીં બંને સાથ રહે ગતમતની જે કલ્પના તે નહીં સદ વ્યવહાર ભાન નહીં તે જૈન શાસ્ત્રના બધા સદ વ્યવહાર અસદ વ્યવહાર છે કેવું છે કે વ્યવહાર શુદ્ધાત્મા કે? છીએ ને તેના લક્ષમ બેસી જાય છે અને પછી પાંચ વાગ્યો એને વ્યવહાર આપીએ છીએ શું વ્યવહાર તમે જ જોઈએ પાંચ વાગ્યો આજ્ઞા એ વ્યવહાર અને આજ્ઞામાં રહેવું એનું નામ ધર્મ ધ્યાન જોયું અને શુદ્ધાર્થમાં લક્ષ્ય શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન થાય કોઈ ક્યાં ભાઈને કસાય ભાવ થયા છે તો આ ભાઈને કયો ભાવ અત્યારે વર્તે છે તમને કથાઈ ભાવ થયા હોય તમને જુદા લાગે જુદા અને યાદ બી નથી એવું લાગે શું લાગે ને એટલે તજી કહે તે વખતે તમે ધર્મજારમાં હોશો જગતે એમ લાગે કે આ કઠાય ભાવમાં અને તે વખતે તમે ધર્મજારમાં હોશો ક્યારેક મારી આજ્ઞામાં રહો તો તમને સમજાય એ વાત લોક ને એમ લોકડે શું દેખાય કરે આ કસાઈ કરે તમે મનમાં એમ થાય કે નથી કરવું થઈ જાય છે તો તમને એ થયા કરે આપણાથી જુદું છે એવું લાગ્યા કરે એમ થઈ જાય છે એમ લાગ્યા કરે પણ જગ્યાએ તમારું એ આજ્ઞામાં રહે માટે તમારું ધર્મ ધ્યાન છે કસાયમાં ધર્મ ધ્યાન રહેશે આ વિજ્ઞાન કેવું છે લોકોને કસાય દેખાય છે ધર્મ ધ્યાન હોઈ શકે અક્રમ વિજ્ઞાન છે કેવું છે અક્રમ વિજ્ઞાન જો કસાઈ કર્યા હોય ને થઈ ને એટલે માટે તમે એમાં ગયા નથી દાઢ્યા નથી એટલે શુદ્ધ વ્યવહાર જ ના કહેવાય જ્યાં સુધી આજ્ઞા પૂરો વ્યવહાર ના હોય ત્યાં સુધી શુદ્ધ વ્યવહાર કહેવાતો નથી ભગવાન પાડવી એનું નામ શુદ્ધ વ્યવહાર શું અને એનું નામ ધ્યાન અને એ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન બે દેવું થાય નહીં તો ધર્મ ધ્યાન એ ધર્મ ધ્યાન એટલું હોય ને વ્યવહારમાં આ ક્રમિક તો એનું ફળ શુક્લ ધ્યાન થાય છે સંપૂર્ણ ધર્મ ધ્યાન નું ફળ શુક્લ ધ્યાન છે કઈ નો કય અનુભવ થઈ ગયો સાતમતમત જે પડ્યા છે આ મારું સારું અને આ નાગા દે ને આ ઢોંક્યા દે ને આ ઉપર નથી વિતરા પણ આ પથરો થયેલો છે ને ના ઘટ ના થાય છે આપણું જે ચરમ ધ્યેય છે ચરમ ધ્યેય છે આપણું જે ચરમ ધ્યેય છે તો વિતરાગતા છે ને ચરમ આપડેલા પેલા દેરાજ માં થાય એ દ્વેષ ઉપર છે વિતરાગતા શબ્દ ના લખાય એનાથી ગ્રુપ થી સેલ્ફ ગ્રુપ કરે છે કે આ એની પર બે તમને દિગંબર પર લાગે છે કે નમસ્કાર એનું નામ વ્યવહાર શું કે છે સદવ્યવહાર સદવ્યવહાર કોને કહેવાય અભરી વેર નમસ્કાર વ્યવહાર શું અને નીચય થી પોતાના સુતા આત્મા નું બધું આ બીજું બધું નિશ્ચેતન ચેતન છે મૂર્તિતન ચેતન મૂર્તિતન ચેતન એ નથી અચેતન છે પણ ચેતન ની એમાં ઊંચી એમાં એવું કે આપણે પ્રતિષ્ઠા કરેલી છે અને આ નિશ્ચેતન ચેતન છે એમાં શું ચેતન ક્યાં દેખાય છે આ તો કઈ વાત કઈ જાય ઊંચા દ્વેષ થાય છે આ મૂર્તિ પર દ્વેષ આ મૂર્તિ પર ભગવાન નાગા હોય તેને ગમે કર્મ ની થિયરી ને માં મૂર્તિ ની જરૂર નથી ને કર્મની થિયરીમાં મૂર્તિ ની જરૂર શું કે મૂર્તિ ની જરૂર થઈ પણ મુંબઈ શહેર માં પછી આ ડેરાશે દેખાય નહિ તો એને ભગવાન યાદ એ આવે ને ડેરાશ દેખાય તો યાદ આવે પણ પછી અમૂર્ત ઉપર જવાનું છે મૂર્તિ ના હોય તો યાદ જ ના આવે ડેરાસર દેખાય તો અમારે યાદ આવે ને ના દેખાય તો ભૂલી જાય તો એટલે આપણા હિન્દુસ્તાનમાં ઠેર છે ડેરાસરો મંદિરો બધું ઠેર છે મૂકી ક્યાં જઈને કરે નમસ્કાર કરે નહીં તો બધું યાદ જ ના આવે એટલે જો મૂર્તિ ના હોતી તો આજે આકાશમાં ફૂલ આકાશ આકાશ ને ફૂલ આવતો નથી સમજ હોય ને તો એ આકાશ ખુબ ખુલ્લા જેવું થઈ જાય હા એવું થઈ જાય મૂર્તિ છે એટલે મૂર્તિ છે ભગવાન છે એટલે જાગૃતિ વધે નહીં તો જાગૃત જ ના થાય ને મૂર્તિ મુસ્લિમ મુસ્લિમ મૂર્તિ રહે ભલે મસીદ કરીને પણ કઈ ગમે તે શું માને છે ને એ બધું મસ્દ એવી મૂર્ત છે ને મસ્જિદ આવે ક્યાં હાલ આપણવાની જુદા જુદા માટે સંપ્રદાય કરી દીધા કે અહંકારી શું ના કરે કઈક નવું ઘડી બતાવે તારે તો અહંકાર લોકો આવે ને ત્યાં સુધી નિશ્ચય પામ્યા નથી ત્યાં વ્યવહારથી અને વ્યવહારથી ધર્મ કે ત્રણે જોઈએ હા દેવગુરુ ધર્મ તો ત્રણ વગર ત્રણેય ગુણાકાર વગર કોઈ કાર્ય થાય નહીં અત્યારે તમારે તો તમને દેવગુરુ ધર્મ માનો છો તમારે સદેવ તમારા અમૃત સદેવ ઉભા થયા કેવું ભગવાનની માન્યતા માની છે માનો આ ચિત્રપટ ઉપરથી રાગ રાગદે સાહેબ કહી છતા હે કોઈ સુરવીર નું ચિત્રપટુરાત છે તેથી તો તેથી સાધુઓને મનાય કરી કે સ્ત્રીની સ્ત્રીનો ફોટો પણ રાખતો નહીં કે તો અલ ફોટો શું કરી નાખવાનો ફોટો કઈ પાઈડી જવાનો કઈ એ પાણી જાય છે જો ફોટો સ્ત્રીનો પાણી જાય છે તો ભગવાન કેમ ના પાણે શું કરું ફોટો પાણી જાય તો ભગવાનનો ફોટો કેમ ના પાડે એટલે મૃત્યુ જરૂર છે જ્યાં સુધી અમૂર્ત નો દર્શન ના થાય ત્યાં સુધી મૂર્ત નો દર્શન રાખો વ્યવહાર છે વ્યવહાર ખોટો પકડાય ત્યાર પછી નીચે પકડાય ત્યાં વ્યવહાર ખોટો છે એવું બોલાય અને ઉપાદાન એ મુખ્ય વસ્તુ નથી મુખ્ય વસ્તુ નિમિત્ત છે શું છે નિમિત્ત હા ઉપાદાન તો જાગ્રત ના પણ હોય પણ નિમિત્ત મળે તો જાગૃત થઈ ગયા ઉપાદાન ઉપાદાન અને એનું નામ કેવાય કે ધર્મ થઈ ને પરિણામે શું કે પરિણામે ધર્મ પાલ નીકળ્યો એ ના હોય ડેબ્રા કરવા હોય તો પછી પાણી રેડીએ પછી ઢીબડું નાખીએ તો શું થાય ના થાય અને જો તેલ મૂકે તેનું ધર્મ પરિણામ હોય ના પરિણામ ધર્મ પરિણામ હોય ધર્મ એવું છે દાદાજી તમે કહું થોડું પણ મન માં થાય થોડી પાછું એમ થાય કે આપણા નદી માં છે માટે આપડે મન માં આવી જાય જે છે એ થયું છે એમાં આપણે કેમ થયું શા માટે હેતુ તમે બધા મળે જોખમ કારક થઈ પડ્યું છે એટલા ક્રમ નીકળ્યું અત્યારે તો ચડે છે કોઈ સંતે છે અને પાછું કોઈ મળે છે કાકા ત્યાં બધી ચીજ મળે કોઈ પણ કોઈ પણ ચીજ એવી નથી જ્ઞાની પુરુષ ની પાસે ન મળે કેતા હતા જરૂર આવો ટાઈમ ના મળે અને જે કરે છે એ બધું કુદરતી વિસર્જન જ છે પછી ડબ કરો તબ કરો બધું કુદરતી વિસર્જન છે આગળ વિજન સમજાવ્યું ના એનું ફૂલ ચડાવે તો એના એના ગજનું કાપે આપતા રહી છો બરોબર એને પણ બહુ વિચાર કર્યો આખું ધારો કરવો જ પડશે કરવો જ પડશે અમે ઉદાહરણ કરીએ છીએ પણ દાદા તમારી દ્રષ્ટિ કેમ નથી હા એક તમારી દ્રષ્ટિ કેમ નથી બીજાની દ્રષ્ટિ બીજી રીતે હોય એમની બની શકે એવું હોય છે કે નઈની દ્રષ્ટિ જેટલી વિતરાવવાની દ્રષ્ટિ દેખાય જેટલી દેખાય એ જ આ દ્રષ્ટિ અમારી છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ આથી આને કોઈ સુધારી શકે એમ નથી અમે જે વાતચીત બોલીએ છીએ ત્યારે પણ કોઈ ચેકઅપી શકે એમ નથી વર્લ્ડમાં ક્યારે પણ લાખો વર્ષ થકીએ એટલે પછી કાયમ થાય ને કાયમ આ વિસર્જન છે બધું આખું જગત બધું જે કઈ પણ કર્યું છે કુદરત નું વિસર્જન બધું થશે એવું હોય ચાલો કરશે નિમિત્ત હોય છે અને કુદરત ના જાય છે જે કઈ દેખાય છે બધું જ વિસર્જન છે પછી અંદર ની ક્રિયા એ જુદી પણ આ જગત જે કરી રહ્યું છે બધું વેપાર ધંધા બધું જે જોયેલું છે અમે ઉઘાડું કરીએ એટલે અમને ફૂલ ચઢાવે અમે ફૂલ ચઢાવે તેની ઉપર અમને રાગ નથી અને કોઈ ગાળ હોય તેની ઉપર દેશ નથી એમ જણાય કોણું વિસર્જન છે આ તમે સમજો બહુ વિચારો આની ઉપર દ્રષ્ટિ જ નથી આ બીજિ અમે જોઈએ આખા જગત ના ભાઈઓ ટીચે ને વળે છે અમે વળતા ને તેનું કારણ થયું કીધે માણસ માણસ ના જે એકબીજાના અધિકાર છે દેખાય રસ્તામાં ક્યાંક ખોટો રસ્તો તો ક્લિયર હશે ચાલે જાય નથી દેખાતું નથી દેખાતું મને મને પણ કઈ તરત થોડું દેખાડવું મને પણ તરત બરાબર નહીં ફ્રી અગર ગુરુ શું હોય હા તો ફર્સ્ટ ક્લાસ કપડા હોય હા તો આપણે સાડી દેખાય જેમ છે એમ દેખાય દેખાય શું છે અમને છે તે કપડું કપડાની આગાર તેનું દેખાય અમને જોતાની ખાતે એટલે નેકેટ દેખાય એમને આપણે એના બાથરૂમ જ એવું દેખાય પછી બીજી દ્રષ્ટિથી અમારો અંદર ચાપડી ને અંદર ના ભાગ દેખાય બધા એક કામ કરે ને એવું અમારું કામ કરે એટલે અમને બધું લોહી પરવું દેખાય જ કરે અમારીથી ચોખ્ખી વસ્તુ આત્મા છે ત્યાં અમારી દ્રષ્ટિ પડે બરોબર ત્યાંથી રસ કે અમારે પછી બધું પરવું પાક રગડો છે લોક દ્રષ્ટિ નહીં ભાઈ નહીં દાદા હું નથી કામિન કે છે અને એ લોકો માં કદાચ હોય તો જાગૃતિ આવે છે જાગૃતિ વાળા બી લોકો હોય છે ને એ વસ્તુ ને સરસ સમજી જાય બહુ મોટા મોટી જાગૃતિ આ પોતાની પાસે है, कोई तो अभी गाड़ी बचा दे सरलता है ना कहवा गाड़ी जैसे उपयोग देव पड़े, दे पड़े। इंद्रिओ न उपयोग करव पड़े पी ते इंद्रि ना उपयोग ना करो तो चाल ભગવાન મોક્ષ માંથી બેઠા માફી ભગવાન મોક્ષ માંથી બેઠા કે રજા લીધી પણ શું લાવવા પિક્ચર આવે તો આ છે કૃષ્ણ ભગવાન ને તો કઈ જરાક કાચું પડે ને તો કૃષ્ણ ભગવાન ટેડકાવે છે હેસો આપી દેવો સાથી રોંગ તો મોક્ષી ગયા નાવિ ભગવાન મોક્ષે ગયા ત્યાંથી કોણ ટેડકાવા વિતરાગ થયા તો ટેડકાવાય અને કૃષ્ણ વિતરાક થયા નથી હવે વિતરાક થવાના ઉપયોગ કર્યુંગલે બંધ આપનારા અત્યારે તૈયાર છે ટાઈમ હોય તો ગેરી પાસે દસણ પૈસા ના સા એ આપતા પુરુષ કહેવાય આપતા એટલે સંસારમાં પણ સંસારમાં પણ વિશ્વાસ રાખવા યોગ્ય અને મોક્ષ માર્ગ માં વિશ્વાસ એનું નામ આપતા પુરુષ સંપૂર્ણ વિશ્વાસ રાખવા જોઈએ સંસાર ની બાબતમાં અને મોક્ષ ની બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ્યા એ આપતા આપતા પાણી એ તો ભલને જાય જ છે ભલા એ કામ કેવાય છે ભગવાન પાર્થના સ્વામી અને ભગવાન મહાવીર સ્વામી એ બે ની વચમાં ભગવાન પાસના ચાર વ્રત માં એ લોકો હતા ચોથું મહાવ્રત ભગવાન માવીરે પાંચ મહાવત આવ્યા અને ભગવાન પાસનાથ મહાવરત હતા ભગવાન બધા ડરો ચાર મહાવન માવીરે પાંચ કર્યા એટલે પાર્સનાથ ભગવાન ના વખત ના પાડી પણ કારણ કે અઢી થઈ ગયો ભગવાન ભગવાન છે પણ અમારા પાસનાથ ભગવાને આપણે ચાર મહાવત કર્યા હતા પાંચ કેમ કર્યા એટલે કેમ અમને પોતા ઠરાયા તમે ચેલેન્જ કરી ભગવાન માવીને ભગવાન આવું કરે ભગવાન તો આવતા નથી એટલે આવતા કાળે એમને જોયો કે આ દુષ્મકાળ આવે છે દુષ્મા દુષ્મા આવે છે તો મનુષ્ય ચાર ચાર મહાવત સમજણ નહીં પડે એટલે બ્રહ્મચર્ય વસ્તુ હિંમત છે નહીં આ લોકો એટલે બ્રહ્મચર્ય એમને દુડું ના પડે એટલા માટે ચાર બાર વર્ષમાં ગમસેરી આવી જ જાય છે અહીં આ વર્ષમાં આવી જ જાય છે પણ છતાં લોકોને તો રોકે છે આ ક્યાં કર્યું કે છે આ જુદું કાઢ્યા આ ડભોળ એવા પાક છે એવું જાણતા હતા પહેલાથી જાણતા હતા કે ડોળ પાક છે ડોળ ડોળ પાક માને છે માટે પહેલેથી વિદ્યાઓ તે વિદ્યાઓ વિનાશ નાશ કરાવડાવ કારણ કે વિદ્યાનો દુરુપયોગ કરે એવા શું કે છે હા તે માટે વિદ્યાઓનો નાશ કર્યો થોડી ઘડી લીકેજ થઈ તે પેલા વિદ્યા પ્રવાસ માં આવ્યો છે આ થોડી ઘડી રહી હતી નહીં તેના ઉપર ત્યાં જન્મ લઈ ગયું અને તેના ઉપરથી આપણી વિદ્યાઓ હતી માંતરિક વિદ્યાઓ હતી કેવી હતી તાંત્રિક વિદ્યાઓ નથી તે આ લોકોએ તાંત્રિક કરીને કેટલું કર્યું એમને માંત્રિક આવ્યું નહીં એટલે તાંત્રિક કર્યું એના પછી ચોલભ નહીં તાંત્રિક એટલે એમાં પેટ્રોલ પેટ્રોલ જરૂર પડે પેટ્રોલના હજુ તૂટી પડે અને મેં તાંત્રિક વાળું તૂટી પડે નહીં બરાબર નહીં ચોજભ નહીં એટલે આપણા જે વિદ્યાધરો હતા એ વિદ્યાધરો નાસ્તે છે આ છે તે રાવણ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ હતો રાવણ મહાન વિદ્યાધર કેળાય ત્યારે પોતાના છે એને આવ્યો નથી પાડતા જે દેશમાં રાવણ ની પૂજામાં દક્ષિણ હિન્દુસ્તાનમાં હવે રાવણ ની પૂજા શું કરે છે રાવણ ની પૂજા કદાચ બહુ જ માણસ છે હું બધા લોકોને બહુ દાદા પેરા પેક્ષા એ વાત કરીને એ બધી વાત એને સ્થાપિત કઈ કઈ દ્રષ્ટિએ કરો છો હરણ કરી ગયો તો એને હરણ કર્યા પછી એ સીતા ઉપર એમને અનાસર કર્યો નથી સમજ ને આ હરણ કર્યો એમાં શું થયું એક જ વિચાર એને ખરાબ આવ્યો એટલું શું આવ્યું એક વિચાર વિચાર ખરાબ આવ્યો તે આખી રાવણની લાઈફમાં ખરાબ નૃત્ય થયું નથી કોઈ એક ખરાબ વિચાર આવ્યો એટલું જ બન્યું છે તો હિન્દુસ્તાનમાં છેલ્લામાં છેલ્લો માણસ કહેવાય ને આ બીજા લોકોને ખરાબ વિચારે નહીં આવેલા બધા તેના લોકો સમજ્યા નહિ નમીનાથ ભગવાન ના વખત થી સલાહ પુરુષ કહેવાય છે એટલે રાવણ નો ધર્મ ન હતો કેદાર સલાકા પુરુષ કહે છે આ સલાહ પુરુષ કહેવાય જન્મ કેવો થાય દાદા મળીને એમ વાતો આવતી તો આયુશંકર કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન આવતી માં કેટલા માં કૃષ્ણ ભગવાન એકલા નઈ કૃષ્ણ ભગવાન નું કુટુંબ એવું હતું સાંભળું સરસ હતું બંધ અને કૃષ્ણ ભગવાન ના મોટા ભાઈ બધે ભાઈ અને પોતે કૃષ્ણ આ પેણે તીર્થંકર થાય છે એના ઘર નો થાય છે અને આપડે આપડા ગોતર માં તીર્થંકર તો શું પણ આચાર્ય બહુ ઊંચું ગણાય બઉ એકવીસ હજાર નો છઠ્ઠો પાંચમો વાળો અઢાર વર્ષમાં પછી ના એકવીસ હજાર એ પછી એકવીસ હાજર પછી ગોત્ર બંધ થઈ ગયું તીર્થંકર ગોત્ર બંધ શકે થાય અમારા હાથે ભાવિ તીર્થંકર અમારા હાથે ઉભા થશે ભાવિ ભવિષ્યમાં થવાના અને ભૂતકાળના તીર્થંકર એ તો મોક્ષ પછી છે અત્યારે વર્તમાનમાં તીર્થંકર આ ક્ષેત્ર ના થાય એટલે તીર્થંકર ના હોય એનું ભણું ગાંધા કરી આપણને શું ફાયદો જે કોલેજ કઈ નાખીએ આપણે અત્યારે તીર્થંકર જ્ઞાની પુરુષ કેવાય કેર બોલાય નહીં પુરુષ ને જ્ઞાની પુરુષ માણસ માણસ દેખાય તે માણસ તો આખા બ્રહ્માડ માણસ એવો દેખાય કેવું એ રૂપે એમાં રાતન રાતો જતી રહેતા હોયમાંડ ના દેદારી પરમાણુથી હોય છે એનાથી પરમાણુ એ પરમાણુ ચાર પ્રકારે અશુદ્ધ પરમાણુ એટલે અશુદ્ધ ક્રિયા કરતો હોય ને અશુદ્ધ જેમાં હેતુ વગર સ્વાર્થ ના હોય ને બાળક લેલો કરો કરો એવું નથી કરનારા હોતા એના દેહના પરમાણુ એવા હોય જેવા હોય તો પછી પછી અશુભ કરનારા પોતાના સ્વાસ્થ્યમાં નુકસાન કરે તેના પરમાણુ એવા હોય પછી પછી શુભ કરનારા એટલા આપણા આચાર્ય મા પછી અશુભ ના કરે બંધા બધી એ શુભ કરનારા પરમાણુ ઊંચા હોય અને ભગવાનના તો શુદ્ધ એટલે કઈ દિર્શંકર ને કઈ જ્ઞાન અમારું તીર્થકર નું છે તીર્થંકર જાણીતું એ જ અમારું જ્ઞાન છે પણ એમનામાં અમારું ડિફરન્સ બઉ છે શું છે દુકાન પડેલા જોઈએ મહારાષ્ટ્ર માં ઘણા દુકાન પડ્યા સમજ એટલે અમારું અમારું એટલું એ નથી કે પ્રબલતા નથી અમારા પરમાણુ સમજ